આજે માનવ જીવન ક્યારે શરૂઆત તો થઈ હશે ને ચક્ર હોય પણ ચક્ર એકવાર ગતિ તો પેલા પકડી હશે અને શરૂઆત જ ના હોય અત્યારે રાહુલ ચક્ર હોય પણ એ શરૂઆત માં ગતિ તો પકડી હશે ને તકલી ના હોય ગતિમા પરમાત્મા જેમ કે બહાર બોલો તો હું તમે કેવું બી બરોબર વાત કઈ બોલ દે એ ના જ્ઞાન મંદિર આ તો હે કોને માટેનું છે જોકે શ્રી કૃષ્ણ નું છે બાળકૃષ્ણો હોય તો સમજવા તૈયાર છો તૈયાર છો એટલે અવાજ ભરાયું હોય તો શરૂઆત થાય ના થાય થાય ને ત્યાં રંધા આવે હું એમ સમજુ છું કે આ જગત અનાજ છે કેવું છે જરૂર ત્યારે બાળ મંદિર નવા સુધારણ ભાઈ ભાઈ પામવા માટે ભગવાન ચલાવ ના છે કે ભગવાન પ્રકાશ આપે છે એ વાત સાથે હોય છે ખાલી પ્રકાશ આપે છે કોઈ આત્તિ નથી ભૌતિક શક્તિ અંદર રહ્યા એ લબજાયા નથી તમે લગ્જાયા તમારી અંદર રહેવા છતાં એ લબજાયા નથી તમને ઘણા એવું લાગે છે ભગવાન લોહી વાળા થાય છે આ વાત ખુલાસો ખુલાસો થાય છે એટલે આ દુનિયા તો ચલાવનાર હોત ને બનાવનાર હોત તો પછી આ લો ભગવાન આ દુનિયા બનાય તો ભગવાન ને કોને બનાય માસ્ક પહેરી દુનિયા ભગવાન ને બનાવી એ બાર ના બાળ મંદિર માં કહેવાની જરૂર છે યોગેશ્વર કૃષ્ણ માં ના આપવાયા બરોબર ને તમારે યોગેશ્વર કૃષ્ણ ની વાત કરી છે બાળ મંદિર ની म लाल्यता चलावी साक्षी आ दुनिया चलावे करोड़ों लोग एक भावना गीता भगवान अर्जुन ने कहुष्टि हूँ चलावु छु तू तो ज्ञाता दु આપડા કરોડો લોકો ની આ માન્યતા છે એક દલો ચલા એક ચાનો કપા્યો આપણે જ કરવાનો હોય चोर एम कहते मैं चोरीकरण भगवान प्रेरणा करो जो चोरी प्रेरणा कर गुनेगार આ માળક છટકી જાય છે ભગવાન બે માર્ગો બતાવે છે કે આ રસ્તો સારો છે આ છે અને અનુસર તો તમારું નુકસાન થશે અને આ અનુસર તો તમને તમારું ભલું થશે રસ્તો આપડે ખોટો પસંદ કર્યો એટલે જવાબદારી આપડી આવી જાય છે પછી તો પછી કરોટો પસંદ કરનારા પસંદ કરનારા એ કોણ એટલે જે વસ્તુ મને નથી સમજાતી ભગવાન ને પછી આપણે મહત્વ આપ્યું છે બનાવેલો ભગવાન તો ભગવાન જ છે પરમાનંદ આમ કહ્યું ભગવાને આ સંડા વિતરવાના છીએ ભગવાન આને ભોગવા માં મારો નાખ્યો છે એમ તુદ્ધિ બોલો છો ના એટલે આપણું બાળક મરી જાય છે એ પણ ભગવાન મારે છે આપણે એક જો ભગવાન પછી કર્યું કર્યું હોય સવાર ઘેર અપાય તો કોઈ એના ફેરફાર થાય તો આખી પૃથ્વીનો વિનાશ થઈ જાય તો એમાં એક જ કામ કરે કે તારે આ હું તારી ટકા તારે જે કામ કરવું હોય દુરુપયોગ કરવો હોય દુરુપયોગ કરે સદઉપયોગ કરવો તો સદઉપયોગ કરતા જવાબદારી ચોરી કરવું તો તારી જોખમદારી પર નૃત્ય કરવું તારી જોખમદારી ઉપર ધન આપું તારી જોખમદારી પર ખબર પડે ને એ ખાલી પ્રકાશ જીવ માત્ર ના આપે છે બસ એટલું જ અને તને અહીં નાખો હા સંસારમાં તો પછી મારું નામ યાદ કરી કે એ ભગવાન મને આવું છોડાવવાના હું તને છોડે બીજું મારા હાથમાં કશું છે નહીં મારી પાસે ચાર વાળા નાગરિક નહીં મારી પાસે કઈ શે નહીં તો લોકો દસ લાખ કરાય ગમે કોટ ગીતા ભગવાન ગાદી ભગવાન આ કર્યું કે કર્યું તો લોકો ભગવાન પ્રેરણા કરે છે હા હા ભગવાન અને મા બાપ ને કોણ કરે એનું આપણે પાડુશી બોલજે પ્રેરણા કરે છે કારણ મા બાપ કર્યું છે આપણો આનંદ ધામ તેલ આપવા ઉઠી ભગવાન નો સાક્ષાત કરાવે આપડી વામ માન્યતાઓ એ કોઈ માન્યતા તમારી સાચી ચે કરી આ બાઈ નો ધણી છું બીજી રંગ માકો હતો અને પુઓ હતો બધી રંગ બિલુભી એક પણ બાપ છું શું આ મેં કર્યું તેમ ભગવાન કરતા હોય એને બંધાવવું પડે જે કરેલા આજે એક દિવસ એવા આવશે બધે બરફ હશે કેટલું થશે બધું જુઠ્ઠું છે બધા જુઠ્ઠું આ બોલનાર નથી પછી કોને પકડીશું આપણે મંગલ માંગલ શું છે ખોટું નથી મૃત્યુ પર વિજય મેળવે નહિ ત્યાં સુધી વિજ્ઞાન ને સંપૂર્ણ કરી મૃત્યુ મૃત્યુ લાયા ઉઠતું બાજુ મૃત્યુ લાવે અને આંતરિક વિજ્ઞાન મૃત્યુ પર વિજય મેળવે આંતરિક વિજ્ઞાન મૃત્યુ કેવું પછી ઈશાલા હોય તો મરવાનું ઈશાલાઈ ગયું આત્મા છે તો આત્મા એ પીઠ પૂર્વે કયા કયા દેહો ધારણ કરેલા તેવું જાણે છે સાચો જ્ઞાની આ ભાવી છે પ્રકાર પાડતો હાથમાં તો બધી જ કૂતરું બિલાડી ગોત્રો આ બધા જ દેખાય દેહો એ બધા જ થયો કઈ બાકી નથી હવે આ મનુષ્યમાં આવે ત્યારે એને ખબર પડે કે આ ચાલુ આવે તો બહુ પોસા છૂટવાનો માર્ગ છે પણ તે ખોળાવનાર સ્વાજે મુકતા પડ્યું મેં પોતે બંધાયેલો બીજાને કોણ છોડાવે ચાલો જોઈએ ને શું પૂછામાં કરું ઘણા દેહા દેવ દેખાય છે બરાબર છે દેશ ભર્યા કરે દેશ દાન બદલ્યા એમ આપડે કપડા ફપડા બદલી એમ બદલ્યા કરીએ અને પોતાની મરજી થી નહીં કરના નિયમથી અનુભૂતિ આવું અનંત દેખાય રહી છે પણ આત્માની અનુભૂતિ ક્યારે થાય કે મુક્ત પૂરું ભેગા થાય તો ત્યાં સુધી સંસાર કોઈ ને કોઈ રીતે દેહ મળ્યા હું ભાઈ છીએ દેહાદ્યાસ વ્યવહાર થી બોલવા માંતો નથી વ્યવહાર થી રીતે બોલવા માંતો નથી નાટકમાં નાટક માં ભતુઆરી હોય સાચો ભતુઆરી છે ત્યાં સુધી આ તમને ભટકવાનું અને પછી નાસ્કકી થઈ જાવભાઈ અને તમે પણ જે જાણો દીવે સમજાયું ને એક બે ભરે બે ત્રણ ભરે ત્રણ ઇન્દ્રિજ ચાર ભરે પાંચ પડે પાંચ ઇન્દ્રીજ પછી બુદ્ધિ નો વધતી જાય બુદ્ધિ વધે ત્યાં બરાપો વધતો જાય થાય આ ત્રાજક ગતિ બુદ્ધિ એટલું આ ત્રાજક બળા જયારે બુદ્ધિ ખરાબ થાય ત્યારે બળાભો બંધ થઈ જાય બળા બંધ થઈ જાય બળા જોઈ લો જોઈ લો તમે ઈશ્વર બરાબર જોઈ લો બરાબર કચેરી જેટલી હોય હમણાં આ બુદ્ધિ ખરા થાય પણ માપો બુદ્ધિ છે ખરા કેવી છે તો પછી બીજો પ્રશ્ન છે વિચાર મન એક જ છે આ મિસ્ત્રી માનવી ને પ્રજ્ઞા શક્તિ પ્રાપ્ત કરવાની કાવ્ય ની ના થાય ના થાય ના કાવ્ય ના થાય કારણ કે બધી ફૂલ વસ્તુ છે કાવ્ય પુસ્તક અને હા સર ગણી શકાય આર્થિક નાણાજી પ્રાપ્તિ શિક્ષણ ને લગતી ડિગ્રી શિક્ષણ શિક્ષણ ને લગતીઓ કઈ બધી શિક્ષણ લગતી ડિગ્રી બધી સારો છે એનાથી આર્થિક બધું પ્રાપ્ત થાય બધા સારું કોણ થઈ જાય પણ તે અપવા શિક્ષણની સંસાર નું બધું જે ભૌતિક સુખો જોતો શિક્ષણની જરૂર છે પ્રાપ્ત થતી નથી હા તો આ અપવાસ છે અફવા આવે એટલે પૂરવાનું કઈ એવું પાપ હોય ને તે ઉદય આવી છે પણ એવા દસ પંદર બીજું છે અધ્યાત્મ કેળો હોય તો બને છોકરા <laughs> <laughs> <laughs> પૈસા ના છું છે કોઈ પુરાવો છે મા તમે તો એમ કરો મારું નામ બનાવશે એવું કે માય નહીં બનાવ તમે કોણ તમારું તમે જી રહ્યા છો ખાલી કઈ નાખો ને તમારું હોય તો રહો અહિયાં તમારું હોય તો શરીર માં ના હોય તો પછી ગમે ભરી બેઠા છો તમારું છે આ બધું કોઈ ઉપરી તમારું કોઈ માલકી ભગવાન ને દુઃખ થાય માટે તમારું છે આ બધું શું કે ભગવાન આમાં કોઈ માલકી નથી ભગવાન તો ભગવાન જ છે વિચાર કરનાર કોણ ને કોને માટે વિચાર કર કોને માટે વિચાર કરો છોટા માટે પોતે પોતાનો વિચાર કર્યો છે બીજા બધા માટે પણ કરવો પડે લખી લો કે તૈયાર થયા કોમર હું મોકલી દઉં તૈયાર બેઠા તૈયાર થતું નથી તૈયાર થયા હા પ્રાગ બે ત્યાં ના થયા પ્રાગ હેતુ હોય તો મળવા તૈયાર થઈએ રસ્તાવલ નથી કરતા પણ મોટ આવી જાય તો તૈયાર છે સહન કરવા મોડા બગડી જઈને સહન કરવા એનો શું અર્થ મોડું દિવાલ પિતા એવું થઇ જાય સહન કરવાનો શું અર્થ આપણે તડકાવે થતા અસર ના થાય તારે થોડું અંબાલા આપણને કોઈ ચડકાવે તડકાવે અસર ના થાય મને એવું કઈ રસ્તો ફરી આલો તડકાવે અસર ના થાય ગારો પડે થતો અસર ના થાય ગજુ કાપે તો અસર ના થાય એવો રસ્તો શું કે ब्रह्म सदन मिथ्या जो खोखली थोड़ी आई सके उठाई जाए सके मिथ्या <laughs> थे जगत एनी बद्रीज उठाई जाए तो હું કોણ છું એનું ભાન થયું હોય ત્યાર પછી વિતરાક થાય એ બેફાન માં સીધી વિતરાક કેવાય માણસ બેફાન માં છે હું કુ કોણ છે ભાન નથી ત્યાર સુધી માસ ને બેફાન ગયા છે શું કહ્યું કરે કા સાચી વાત મારવી જ પડશે એક વાત હું ખોટી કરું બહુ મોટી જોખમદારી મારી તો મારે એક અક્ષરે ખોટો ના બોલાય જેમ છે એમ જ બોલવું પડે મારે નથી એરે નથી બોલવું પડે છે હેરે છે બોલવું પડે અમદાવાદ કઈ વાતચીત કરો સત્ય અનુભવી માનંદ અમરાતી રહીશ ક્યાં સુરત સુરત સુરત હાત્રાવો ગીતા એટલે જે આ શરીરમાં વિનાશી ભાગ છે ક્ષેત્ર છે જેટલો વિનાશી ભાગ છે ક્ષેત્ર છે તમે જે શરીર માં અવિનાશી છે એ ક્ષેત્ર છે એ ક્ષેત્રજ્ઞ છે અને તે પોતે જ્ઞાતા છે જ્ઞાતા ક્યારે થાય કે જયારે આ જાણે કે આ વિનાશી છે અને તેમાંથી મુક્ત થાય એટલે બિહાર દાહાર સુધી જાય જ્ઞાતા થાય નહી તો પછી અવિરાચિત હોય પણ પેલો જ્ઞાતા પણ ના હોય અથવા તમારું જ્ઞાતા ન હોય તમે કોઈ વસ્તુ જોઈ શકો જાળી શકો નહીં તમે જુઓ છો જાણો છો એટલે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન છે કોઈ તો હદેખાય સમજ મા અને ક્ષેત્રજ્ઞાની અવિનાશી બાદ છે એ બધા ક્ષેત્ર છે અંદર ચૈત ખબર ના પડે ને નાની શરીર અને અંદર જે ચૈતન્ય છે તે ક્ષેત્ર જ્ઞાની છે એ જ્ઞાતા છે એ અમને ખબર ના પડે ને એ અતિય જ્ઞાન વગર ખબર ના પડે ને દેહ છું એટલે માનો છો ત્યાં સુધી કશું ભાનવર નથી અમ આત્મા એને મંત્ર કહી શકીએ અયમ આત્મા બ્રહ્મ એને મંત્ર કહી શકાય હા મંત્ર ની શક્તિ માં એ મંત્ર ની શક્તિ નો કઈ અનુભવ આ મંત્ર ની શક્તિ ના શક્તિ નો અનુભવ થાય છે લાખ અવતાર એ તો જાણવાનું છે પછી ધાર કેસે પણ આપડે તો આગળ લાખ અવતાર ગાયા કર્યા હોય મહાત્મા એ મહાત્મા કેવો ફરી ભરે એ તો બહાર છે પછી ચાલવા માંડવાત્મા સમજ્યા પછી રસ્તા પર ચાલવા વિશ્વ મારું છે થાય તો આ વિશ્વ એનું વિશ્વ હું જ છું ને એનું જ છે પોતાનું મને સમજાય છે વિશ્વ મારુજ છે હું છું શું અમે આક્રમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે અમે આચરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બરોજ આપણને જે ઉર્મિઓ થાય રોજ બરોજ આપણને જે ઉર્મિઓ થાય એને રેગ્યુલેટ તો કરવી પડે ને પછી રેગ્યુલેટ કદાચ કરો તો આગળ જરૂર છું એ બોર્ડ છે માર્ગ સુધી પહોંચે એટલે દેખાતા મળી આવે આમ કહે એટલે એ બાજુ બન્યા ને પછી તો આ બીજા મમ્યા આપડે પૂછી ખરો રસ્તો હા ખરો રસ્તો દુરાચાર સદાચારી હોય ને તે દુરાચારી બહુ મો જયારે સદાચાર દુરાચાર નો કોઈ પણ પ્રકાર નો નથી એ જ દયા હું સદાચારી છું અત્યારે તો અત્યારે તમારે જરૂર આજે જરૂર નહી તમને તો આ સડા ચાર હજાર કરો તમને કોણ રાહ તમારી માલકી ની વસ્તુ છે એક માણસ દારૂ ના પીવાનો અંકાર કરે છે ના એમ નઈ હું દારૂ પીતો નથી એ બોલે છે એ બોલે છે એટલે સદાચારી ના કેવાય એક માણસ હું જુદું કેવાબડ કરારૂ પીવો જોઈએ એમ કે માણસ છે દારૂ ના પીવો જોઈએ એમાં ભગવાન કોને પસંદ કરશે ભગવાન કે છે આ દુ પીવાનો અહંકાર કરશે તને મળશે મગ માઇ શું લેવા છે મારે કઈ ભગવાન જેવું કઈ છે મારે કઈ લેવાતા નથી પરંતુ મારી જોડે કોને આવું તેવું નથી સંજોગો ના અધિન છે દરેક મનુષ્યો સંજોગો ના આધીન છે પોતાના સાથી કોઈ છે નહી શું છે બધા ભમાયડા સંજોગ ના આધીન ભરે છે દુરાચારી ઉપાય નહી રાખો સદાચાર્ય દુરાચારી પર ગુણા રાખે ના રખાય એ બી ચાલો સંજોગ ના આધીન આવો ભગવાન તમારું કામના નથી જે સદાચાર પકડી રહ્યો છે આકૃતિ કરે ભગવાન પાય તમે સદાચાર વાત કરે કે આપણે મોટો મોટો દોન આપતા હોય કે મારી પાસે ખાતો નથી પેલો કાકડું કરે ના કરે પેલો નલાયક હજી મને એક માસ દારૂ કીધો હતો દાદા નાલાયક માસ દારૂ માસ છું તમને સમજાયું આ બધી વાત તમને સમજાવી ભગવાન બઉ ડે એમાં एक मस थे बचा भगवान ने जीव बताया थे एक मै जीव मारे कसई भगवान बहु बड़ा जीव मर मर कर भगवान ने, ने कौन तू हाँ आने तारी जात पर घूणा तूटे थे बहु मार् तू अए અને બચાવનારા રખડવાનું શું બતાવ્યું કે શું હતું બાપ મરી ગયા ગાયો બચાવવા નીકળ્યો ગાયો બચાવવા તો ખોટો અહંકાર હું આડી વાત છું એટલે એવું ના ભૂલ થાય છે ભૂલ ને કઈ નથી પકડી રાખીએ બધું આ બધા પકડ્યું હોય તે ક્યાં માંથી પકડી રાખવાનું અરે આખી રાત થોડી બરોબર ના મારા ગુએ કહ્યું ધોરાક્રા કરવો ના જોયું કઈ વસ્તુ સાચી વાત માં ધોરાક તમારે અહીંયા આયા લોકોને લાભ થાય લોકોને પૂછતા ભગવાન ભગવાન નથી ભગવાને આપ સ્વીકારતા નથી એવી ભગવાન અને શું નથી એ આપણે જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ કે લોકો ના પ્રમાણે જાણવું જોઈએ આત્મા કૌલ કરે એ જાણવું જોઈએ ભગવાન શું છે તો ભગવાન તો છે પણ શું છે નથી જાણતા તેને આ બધી કુંભાર થાય તમને લાગે છે કુંભાર છે એવું અત્યાર સુધી બધા કારણ કે બાળ બાજા છે બાલ મંદિર છે બાળ મંદિર ને જ્ઞાન મંદિર આ જે બાળકૃષ્ણ નો ધર્મ છે એ બાળ મંદિર છે અને યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ છે જ્ઞાન મંદિર માં ભગવાન ક્રિએટર નથી વેદાંતમાં ક્રિએટર નથી કર્યું શું કહ્યું છે તારું પપાયું નઈ આવું એટલે પડી ના સાય મને દેખાતા મને કે બોલો છે અમને ઉતરતું નથી ગળે કેમ કર્યું ઉતરે થયું કેટલા કર્યું એટલે ખોટા તમે ખોટા નથી હું ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યુ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય મને જો ભગવાને ક્રિએટ કર્યું તો કઈ તારીખે કર્યું ખબર નથી ક્રિએટ કરી વાત તો સાચી ને ભલે તારીખ ખબર ના ભાઈ ક્રિએટ કર્યું ક્રિએટ કર્યું એટલે બિગીનિંગ થયું કે ના થયું ટકા બિગીનિંગ થઈ ગયું બિગિનિંગ થાયક ના આવે ડાળગ ના આવે તો આ જગત અનાદિ અનંદ છે દે, જે ક્રિએટર ની અંદર સારી વાળી વચ્ચે ઇનિજિબલ ક્રિએટર વાત ના દેખાય એના આધારે જ ચાલે છે પણ બનાવના નથી એ કુંભાર નથી લોકો કુંભાર ચઢાવવાથી બહુ દોષો બેઠા લોકો ના ઉપાધી જ્યાં ક્રિએટર હોય એનો ક્રિએટ કરનારો હોવો જોઈએ કાયદો પર એટલે આ બધું આ તો હું ધોવાઈને કહું છું કઈ એમને ગપ્પો નહીં મારતો કારણ જગત આ તો ક્રિએટર નાખું ને તે પેલા મને ઉઠાવી દેવ ઉપર હું બધા આકાશમાં ફરી આવ્યો જગા એવરી ક્રિએટર ઉપર કોઈ જાય નથી બધા ફરી આયા બોલું નહીં મન તું ઉઠાવી લે કારણ નો ના બોલ રાખે પોતા નો બોલ તો દિલવા દે થોડી વાર આ તો જેમ એમ બોલી આ બહાર બહાર માં શું બોલવું પડે બહાર આવતા સભા હોય ને તો ભગવાન ખીએ એટલે એ લોકો અને થોડ ગોળું પછી આગળ પૂછો પૂછો બધો ખુલાસો કઈ લો નઈ બધો ખુલાસો એનો એક્ઝેક્ટ હોવું જોઈએ આ બે જગ્યાએ બે જુદી વાતો કરવાનો અર્થ શું અહિયાં કે જ્ઞાન મંદિર માં ગોડ ક્રિએટર નથી અને બાળ મંદિર માં ગોડ ક્રિએટર છે એવી બે જુદી વાતો કરવાનો શા માટે